ये … कोई व्यवसाय करे व्यवस्थित रीते गई व्यवस्थित रीते मालिक, तो दे। मैं कोई, दे। मालिक तो दे कोई मालिक कोई मालिक कई देना तो आधार करता मेहनत करता होता है ગાયું બોલે <ünd patienti> કે વાક્ય બોલ્યો દાદા ના આશીર્વાદ છે તમારી તમારા માટે બહુ આશીર્વાદ છે દેક વર્ષ અમદાવાદ હતા એ પછી સો નો દિવસ હતા મહાસ સચિવ નામ શું હતું ગુલાબભાઈ પદ્માભાઈ પદ્માવતી પદ્માવતી બેન ગુલાબેન શું કરેલું ત્યાં ગોંડલ માં લીધેલું એટલે મહાસ દર્શન કરવા એટલે બોલાવ મોકલ્યા કે અહીંયા આવ્યો દર્શન કરી દેવાય કે તમારા એટલે ત્યાં ગયા મહારાજ મહારાજ નતા બોલાવી લીધા નવીનચંદ્ર ને મા સત્ય શું કહ્યું કે દાદા ભગવાન આપડે આવવાના છે ને એ સત્ય જ્ઞાની પુરુષ છે એટલે આ સરળ વાણ ને એટલે સાફ પડી ગયું જ્ઞાની પુરુષ એટલે અમે તો આ બેઠા હતા આ બધા બેઠા જઈએ અને ઉપર બેસી પેલા પેલા પાઘડી વાળા પબ્લિક સરળતા શું થઈ તમને મુક્ષ્ય લઈ જશે પછી તો ના થોડીક વાતચીત કરો કે આખું બધું પુસ્તક વાંચે આ બધું જે જાણવાથી ક્યાંક વધારે એનો અગ્રધના કરી એનું જ્ઞાન કેવાય પછી મહારાજે પણ ક્રિયાકાંડ કરું છું બધા ભગવાન એવું મહારાજ સર બઉ સર એટલે પછી અમને હૃદય હૃદય વસેલા લોકો દાદા પાસે કુર્સી મૂકીને દેવું છું કારણ અહી નથી બરોબર બધા બેસે ને અહી ના દેવા દીધા આપડે પગથિયામાં પગથિયામાં ઘોડા મૂક્યા છે તે જ કહે નહી નીચે જવું બીજા મારી આવી મોહમ્મદ સાહેબ હોય કે ઈસુ ભગવાન મહાવીર ભગવાન પછી જ બધું આવું છે મારી પાસે ચાલીસ હાજર થયા ને એટલે હા એટલે કોઈ આ જ નઈ પછી પચાસ વર્ષ પછી ખબર પડે કેવો તમે કઈ જોડે છોકરા પ્રયાસ બધી લગવાની જરૂર છે हाँ तो परंपरा प्रमाण तो आप दर्शन आए तो बीजा चौपड़ी वाँचे संघवाड़ा न चलाए आ रजनीश चौपड़ी वाँचे आ तो रजनीसिंह चौपड़ी वाँचे टेक सांभे आप जो ज्ञा पुरुष ने मल्वा दर्शन करें लोग्रदाय मनसो ने गमेम लगे પણ એ તો એ કે મારે તો સત્ય ની પ્રાપ્તિ કરવી છે આ બધું ઠીક છે પણ મારે તો મારી રીતે અને નજીક થી બેસી અને એકલા હોય મારા સાથે તમને કઈ અનુભવ હું ઘણો પ્રયત્ન કરું પણ હજી અંદર કઈ અનુભવ નથી પણ આચાર્ય ધર્માચાર્ય આવી કબૂલાત ના કરે ना करे। क्या वस्तु छे, ज्ञान हाँ निकालस मै धर्म गुरु तो एम के आम गसुस आत्मा प्रकट માણ જીવતો મરી જાય એવું રિઝર્વેશન શિષ્યો નો દુરુપયોગ કરવો આવું સમજાય ને સંખ્યા એવું છે કે કલાકારો મુશ્કેલ પડી જાય એ જગ્યા તો આખી જિંદગી કાઢવાની ત્યારે તો કોઈ મારી પાછું આઈ છૂટે નહીં પાછું નિરાશ થાય ધર્મટી ભયંકર દુઃખો સાથે હા હું શું શીખવાયું શિષ્ય ની પાછળ દુરુપયોગ કર્યો શિક્ષણ ગલ્લાભ ઉઠાયો મારા થી બધી વાતચીત કરજો દાદાજી નું આત્મજ્ઞાન આપવાથી કેટલી તમારા ત્યાં બહારના લોકો ખાઈ જાય બાર લોકો કોઈ જગ્યા એ બંધાયેલા નથી અને બધા એ ચૈતન્ય છે અને છેવટે બધું એ રીતે માને છે અને જૈનું એમ કે એક એક આત્માને એકમ માને છે તો એમાં સાચું શું હશે હા શું માણસ અને ભગવાન દર્શન કરવા જવાનું રહ્યું અહી નહીં બધા ભગવાન જ છે ને બધા એ થંભે મે ભગવાન કે છે શું કે કે થંભે મે ભગવાન કે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 ચાર વેદ ભણી રહ્યા પછી શું કેવરણ કરતા કરતા ઇજ નોટ તાર લોકો પૂછ્યું ક્યાં છે જે ચાર વેદના ઉપરી છે તે અનેતો ઉઠતો નહિ હોય જે દબા બેસતો છે ને સબને તમે ઘન ચક્તો લોકો મારી નાખ્યા मूल ख्याल प्रत्येक आत्मा परमात्मा थाना क्षमता वालों को टुकड़ा क्या को भगवान का टुकड़ा बनाया लो તમે થોડું વિસ્તો ખરાબ છે શું છે કોને ભગવાન સરવામુખ છે શું છે જે માત્ર છે પ્રગટ અંશ રૂપિયા થયેલા જેટલો પ્રાણ પડ્યો એટલું અથવા સરવાનું છે શું અને બધા હાથમાં સરખા છે જુદા છે હાથી બધાના હાથમાં છે જુદા જુદા છે આ લોકો એ કહ્યું સાચી વાત નહીં કરી બાકી આ વેદાંતુ છે એટલું કહ્યું કે આપના સનાતન છે નિત્ય છે મળતું આવેદાન તું લગભગ મળતું પણ એ પુનર્જન્મ ને આપડી રીતે નથી માનતા પણ એમના પછીનું જે સાહિત્ય લખાયું એમાં તો એ બુદ્ધ પણ આગળ અવતારો વાતો લખી લગભગ બુ ભગવાને ખૂબ ટપ કરીને પછી પેલી બેને ખીર આપી ઉપવાસ છૂટ્યા અને બોધી ગયા નીચે બેઠા અને એમને એકાએક જ્ઞાન પ્રાપ્તિ થઈ જેને આ જે ભગવાન બુદ્ધ ભગવાન અહીં બહાડ્યા હોય અને આ બાજુ મારી દેહ્યા હોય સમકાલીન લોકો અને એક બાજુ થી કોઈ માણસ ભયંકર નીકળેલું હોય ને રાખવું શરીર સર કરુણા કરુણા ને શું થાય કરુણા તો થાય હું શું બુધારી તમે દુખ્યા છો એટલે તમને આમ કે એને જે દુઃખ થયું છે ભગવાન પેટમાં પાણી ના આવે કરુણા કરુણા દયા દયા નહી દયા તા મારામાં ના ભાઈ દયા ને કરુણામાં શું ફેર દયા તા મારામાં ના ભાઈ દયા ને કરુણામાં ફેર શું કરુણા અહંકાર સિવાય ની હોય એને જેમાં દયાલ હોય નિર્દય હોવાયા જયા આ આ પુસ્તકો ને કોઈ અક્ષર લોક ને કોઈ બુદ્ધ ને એક બે અવતાર થાય બે ચાર હજાર બુધિના ટોચ પર ગેલા શું કરવું પડે કે લેયર્સ મનના લેય લેયર્સ ઓફ માઇન્ડ બુદ્ધ ભગવાન એ મન ના છે બુદ્ધિ ના છેલ્લું લેર પૂરું કયું એટલે અનુભવી પૂરું શું કયું આ બીજા બધા મહાત્મા જે એ થઈ જાય ને સમાજી થઈ ગઈ કે છે પણ જે સાક્ષાત્કાર જેને જે સભા ને એ સમાધિ કેવી હતી માથો બંધ થઈ જાય બાજુ અને અર્ધ અગ્ધ લોકો અને સમાધિ પડે તો નિરંતર જાગૃતિ સમાધિ માં જ છો આદિ વ્યા ઉપર દરેક ક્ષણ માં સમાધિ આદિ વ્યાધિ ઉપાથી મુક્ત એનું નામ સમાધિ પણ મગજ ના કદાચ થોડો ફેરફાર ભાવ હોય દુનિયામાં રહેતા હશે રામકૃષ્ણ તો એ પ્રકારના હતા ભક્ત પ્રકારની રમણ મહર્ષિ જ્ઞાની હતા અને પરમ ભાન થાય કે કપડા નું ભાન નો તો એવું હશે કે ભક્ત સમાધિ સુધી અને જ્ઞાની સમાધિ સુધી આવે પક્ષ રમણ મહિ અને પણ અત્યારે જે અમે સમાધિ હતી એ સમાધિ સમાધિ ના કહેવાય એ તો નહીં જુદ લે હોય ને એનું પિત એકાગ્ર થઈ જાય એટલે પિત્તો સંતોષ ભલાઈ રહે બહાર છે પ્રેમ થયેલો હોય ને અત્યારે દયા છે અને દયા ના હોય તો ધર્મ શરૂઆત થતી હોવી જોઈએ ધર્મ ની શરૂઆત દયાથી છે અને લોક ની શરૂઆત ની આગળ ઘણા બધા જન્મ નું તૈયાર આવ્યા હોય એવું કરું લઈને જયેલા છે તે જ્ઞાની હતા આ તો નાટક બધા જ વાત બેબી થઈ ત્યાં લોકો ત્યાગી નહી કે ત્યાગવાન પૈણા જ અને એમ થઈ ગયું તમારું કલ્યાણ સારું થવાનું છે ભગવાન નથી પડ્યા બસ ભગવાન ને પરિણા હતા વ્યા નથી અને ત્યાગવા એકલો મુ છે તો અડશે તો સંસારમાં કઈ છોડવાની જરૂર નથી એમ નઈ નરું નથી એવું ના કહેવાય એતો અગ્ર વિજ્ઞાન છે એટલે એટલે આ છોડવાનું નહિ કહે ગયા એ લોકો અમદાવાદ ના થિયર બધું છોડી દેખાતા બધું છોડે હંકાર નો દોષ છે કદર કરી મારી આ લઈ ફફડી ના ખોલી કરી વચ્ચે જોઈ જોયતું અહીંયા આવો કે કોઈ આવતા કેશ મળી જ નથી બધું ઉધારી ખાધું ના ના એવું ન લે એ હાયલોર પકડો એટલે 니જે દીધા ધમ તો એવર પેસ તો દેખાય નેટ ને ગઈ ને ગઈ બસ એસે સાઈ આખે ફોન સેટ કર બે જાય જૢ જરક જે જરલો જેં જિં. જઇ જંર જર હાગ જી જર જાચિ જે જાર જાચિં જ જાકજએ જાઓર જાક�લિં. જર જ� બધી જણા કઈ માડા કાઢેલા હોય ને થોડા ભાડા કાઢ્યા હોય મોટમ કલ્પિત હોય નઈના ની બહાર છે અક્રમ કહીએ પછી અક્રમ સમજાતું નથી મળતી નથી જ્ઞાન છે શું છે એને દર્દી અસર થાય છે સ્વાભાવિક છે દર્દ અસર થાય છે એ લાગે છે મતું ખાની એવી વાત નહીં લાગતી ભગવાને શું કહ્યું છે મોક્ષ દાતા મરે તો કલ્યાણ મોક્ષ સગ્રહ નથી મોક્ષ તો છે સહજ છે સુગમ છે પ્રાપ્તિ દુર્લભ છે પ્રાપ્તિ કેમ દુર્લભ છે દાતા દુર્લભ છે બુ લોકોને ભાવતું નથી ને લોકો હજાર એવું ના બોલશે ના બોલશે ને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 કેટલોક મા પછી આવે કે દુનિયા આવે અને આખી જિંદગી એનાથી બંધ સુધારી બંધ ઇન્દ્રિય થી શાદી માંથી પાણી કઉ જે ચાર ગેટર ચાલે પગ જોઈને બીજા પાસે આવું ના રાખે એક એક બાળક શક્તિ કમ્સ ના પાટીદારો બે ને જ્ઞાન લઈ ગયા જે કોઈ આવે એનો આપણને ભારે કરવી હોય તો એ લાવવું પડશે ભેગો ના થયો ત્યારબાદ મને ભેગો થયો તેના દે શું ભેગા થઈ ગયા શું છે ભગવાન જાણે મુક્તિ મુક્તિ શું કરે કારણ કે બન્યો તો પછી અજાઇ બીજ કે થયા ચાર પાસ અંબાજી દર્શન કરે ભાઈ અમને થયો ને અમે પૂછ્યું દાદા ભગવાન છે કે છે ગરાકી ગયે નહિ ને ગેરાકી ગઈ મારે જાડુ કરતા છે ત્યારે હોવાની છે જેવસ્થિતર ક્યાં વખતે જોઈ લીધું એ જતીમાં જોઈ લીધું એવું છે થાય આપડે બીજું બધું વિકાસ ની લિમિટ ભાઈ એટલે બીજું કઈ બીજો આવડો લાગુ નાળો લાભ એમ લિમિશ ભાઈ છે અમુક આવડો લાભ આમ સાધાર લાભ તો થાય નાની પુરસે એક આવ્યો ઘરો આજે આપડે જોડાવું છું કેવું કરું છું ના કરવું આ દુનિયામાં એવું બી ચાલતું વાત થઈ જાય છે મંગળદાસ બોલે ભાઈ મંગળદાસ પછી આપડે કોણ થઈ ગયા ગયા ત્યારે બાવો મંગળદાસ મંગળદાસ હું ભાવ મંગળદાસ એકનું એકનું એક જ શું કયા વકીલ એ કે મંગળદાસ એના એક હા મા મંગળદાસ છે પછી આવ્યા સત્સંગમાં જ્ઞાન માં તારીખ નવ ચાર સી મહાત્મા કનુભાઈ પટેલ ને ત્યાં સત્સંગ બરોડા સવાર એવી લઈ ચોપડી છે તમાકુ સિઝન આવે છે બારે મહિના પણ ઘડી સિઝન નથી આજકાલ મરવાની સીઝન નહી પોતાની કલ્પિત છે ને એ આપણું વૈજ્ઞાનિક વિજ્ઞાન છે એનો ખેડ નહી ક્યાં છે વૈજ્ઞાનિક છે વૈજ્ઞાનિક લાગે વૈજ્ઞાનિક ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ આ નો કર્મ એટલે કેવા કર્મ रात भर्मी हाँ तो धर्म ध्यान भाव कर एक रोज मार, मार नारा रोज खाए बी चाह पीए खाई बढ़े न कर लग्न करे तो बदेश्वर की क्रिया ब डिस्चार्ज दादा तो डिस्चार्ज करो हां तो डिस्चार्ज ओके ना भगवान એટલા માટે કયો નો કર એટલા માટે કયો જો તું રાગ દે સગર કરી તો તને છોડશે નહીં રાગ દે થઈ કે તો તને છોડતી વહા કરજે કે દે હવે આવા પ્રકારના હા આવા પ્રકારના જે જે સંજી ગયા જે સંજી ગયા તો આ કર્મ આ બીજા બધા કર્મ છે હા જેને મે નો કર્મ કહીએ છે કે સાહેબ નો કર્મ છે આ રૂકે છે તું રાઘદેશ સાથે કહીશ તો તને ચોરશે રાખદેશ કહીશ તો ચોરશે નહીં એના કરો એટલે એ નો કરવો દાદા એટલે આ ડિસ્ચાર્જ જે બધો કહીએ છીએ ના થાય તો પછી આપડે ડિસ્ચાર્જન નથી આપડે સીલાઈ છે બાકી નોક તો જુદું પાડવું પડે નોકતો જ રાગ રાગદેશ ના થયો ભાવ નોકર શું શોધ માર્ગ માં આ ક્રમિક માર્ગ હિસાબ શોધ માર્ગ માં એ બધા ભાવ કરે રોજમાન માયા લોભ થાય એ બધા ભાવ છે અને બીજા